મોરી યા સાહૂણ નમો લોસા શે સદગુરૂજ સ્વસે સદગુરુ માસિદ્ધ પરમ ગુરો સુધ પર ગુરુ શયવન triskooti devaga triskooti devaga vishwa hita हो निश्चय में अभीवृद्ध दिलो निश्चय में अभी સીમ જય જય કાર અસીમ જય જય કાર જય સચિદાનંદ જય ચાલો જય સચિદાનંદ જય સચિદાનંદ ચાલે જય સચિદાંદ્રાય છે આ જે કોનો જન્મ દિવસ કયો તારો હું સાસ જાદ રાખવો કારણ કે અભ્યાસ પૂર્ણ શુદ્ધ ઉપયોગ રહી શકીએ આપણે શું જન્મ દિવસ તો વ્યવહાર છે આપણે ઘરમાં છીએ એટલે બધા ઉજવે જાય તો કુદરતી જય સચિદાના તમને યાદ એ તો બરોબર છે કારણ કે દાદા ને તે વખતે તો અચાનક જ થયું ને બધું શરૂઆતના દસ આવ આજે બિપિનભાઈએ વન પૂરા કર્યા સાઈટમાં બેઠા સાઈટમાં બેઠા એટલે સષ્ટિ પૂર્તિ એવું કે છે એક જાતનો વ્યવહાર છે આનંદ નો ઉત્સવ રાજુ બેસો આજે ચાલશે વે જ વાંધો નહીં આવે હા બેસ ધીમે થોડું બસ હા મમ્મીના પગ આગળ બી જાય એટલે અને પેલા પાછળ થોડું વાંધો નથી થઈ જશે બસ એવી રીતે બેસ આગળ જય સચિદા હા બાકી છે કાલે ગઈ વખત ના એમ કહો છો આપડા ધીરુભાઈ આયા છે અચ્છા હું સુરેશભાઈ દાદાનો મહોત્સવ આવશે હવે તો આજે કીખ થઈ આજે ઓગણીસ થઈ દાદી અને આપણે છે ચોવીસ ચોવીસ અને પચીસ બસ હા હમ ધીરુભાઈ આ તમે नीचे शब्दों शब्दार्थ भावर्थ ने परमार्थ जम समझा कृपा करो ये तो अपने दादा भगवान ने बोला पड़े जेम से कह सोने मारू तो गजू एट बधु <laughs> ना कही सकू न कहू छू एम एवं नहीं अपने खाली कहवा खतर नहीं पर दादा भगवानी दशा शू वस्तु कहवा मैंने समझाई से कहू तो રસિકભાઈ પૂછો ને એ દશાને તો હવે આંબુ આ કાળ મોકવાનું ગજું છે ચંદ્રકાંત આપતા પુત્રો ખરા આપતા પુત્રો અત્યારે બહુ સુંદર બધા કાર્ય કરી રહ્યા છે ઘણું સારું છતાં આપડે લઈએ અને ચાલડો કર્યો મને દાદાજી અમને બાળ ભાષામાં સમજાય ને એવી રીતે થોડી સમજણ આમાં બાળ ભાષા એવું સવાલ નથી પરંતુ આજનો વખત બહુ વિચિત્ર વખત છે કર્મો લક્ષણોથી આપણે બધા જ આપણું બધાનું બંધારણ એનાથી થયેલું છે દરેકે પોતે પોતાની અંદર એને જોઈ લેવું જોઈએ તો પોતાની પ્રકૃતિ કેટલા પ્રતિક્રમણ થાય છે કેટલા પ્રતિક્રમણ જ એક છે એક શ્વાસ નકામોના જાય એટલા બધા માગે છે આ શરીરના મને સમજાય છે હું સમજુ છું આ શરીરથી કનુભાઈ ના શરીરથી દરેકે તો પોત પોતાની રીતે સમજે તે બરાબર છે હમ પ્રતિક્રમણ ખૂબ માગે છે ખૂબ જે માયુર ભગવાનને આટલું સામર્થ્ય કેટલા અવતારોથી આમ તૈયાર થતા આવતા હતા સાડા બાર વરસ સુધી એમના તો નિશ્ચય પ્રતિક્રમણો હતા પણ વ્યવહાર કંઈ નહોતો એવું નહોતું વર્ધમાનના દેહનો વ્યવહાર હતો જ એમની પાસે એ વ્યવહારના ભગવાન વર્ધમાનના દેહનો બધો વ્યવહાર છેવટનો બહુ આખરનો એનો નિકાલ કરવા માટે રહ્યા સાડા રહ્યા અને જ આપણને દાદાએ પાંચ આજ્ઞામાં આપ્યું આપણને અદ્ભુત કે ફાઇલોનો સમજાવ નિકાલ એ ફાઇલ શબ્દ સમજાવવો સામાન્ય મનુષ્યનું કામ નથી અને મહાત્માઓ અને જે પ્રખર ચિંતકો છે એની વાત જુદી છે થોડું સમજાવે પણ તમે કહો છો એમ નીચલી ભાષામાં બધાને પકડાય એવું હોય તો વધારે સારું ફાઇલ એટલે મન વચન કાયા એ કહ્યું એ બહુ મોટી વાત થઈ ગઈ હું ફાઇલ એટલે મન વચન કાયા આવું અને વ્યવહારમાં તો ફાઇલ શબ્દ બહુ સામાન્ય છે આજે તો બહુ સામાન્ય થઈ ગયો છે બધા જ સમાજના સ્તરોમાં રાજનીતિ સાથે બધું જ આપણું બધા વ્યવહાર કરતા અને બધામાં ફાઇલ એટલે પડકાર શબ્દ પ્રતિકાર શબ્દ અને પ્રતિભાવ શબ્દ હમ એટલે પડકાર મહાત્માઓને ના હોય એટલું તો મને સારી રીતે સમજાય છે પડકાર નહીં હોય મહાત્માઓને હવે કોઈપણ પોતાની પ્રકૃતિનો ગમે તેવી ઉદય હશે છતાં અને કોઈના પ્રકૃતિના નિમિત્તે હશે કે કોઈથી કોઈને એના નિમિત્તે થતું હશે એમાં એ સંભાળ નિકાલમાં હશે પણ બધું થોડું હશે બહુ મોટું જોખમ થઈ જાય કરતા ભાઈ ઉભો થયા વગર રહે એને પડકાર નથી કેવાતો એ તો એ તો કર્મ ને અંધફોર્સ છે બધો એ પ્રેશરથી ભરી લયા છીએ આપણે એ નીકળે છે આજે બધો એટલે આજા કાળમાં જે પ્રેશરથી નીકળી રહ્યો છે ને એમાં બધા મૂજાઈ જઈએ આપણે એવું થઈ શકે છે જબરજસ્ત પ્રેશર છે આજે એટલે દાદા એના તો જીવનને જીવનની સામાન્ય દોરી સામાન્ય લાઈન ગોઠવી છે દાદાએ અને મહાત્માઓ માટે કે કોઈ પણ બાબતે એમને આ સારું કા ખોટું કહ્યું નહીં પ્રકૃતિ જેમ છે તેમ જ રહેવા દો પણ તમે પ્રકૃતિમાં ના રહેશો હવે આ તો વાત બહુ સીધી લાગે છે આપણને પરંતુ આ શરીરો આપણને એમ રહેવા ના દઈ શકે કોઈને ના રહેવા દઈ શકે દરેક પોતાના પ્રકૃતિના અમુક રિઝર્વેશનથી આવેલા જ છીએ હવે દરેકે પોતપોતાની રીતે જોઈ લેવું જોઈએ મારે મારી રીતે જોઈ લેવું પડે હમ બધાએ જોવું જ પડશે છૂટકો જ નથી હમ અને કેટલા જમનો જન્મોથી આપણે આ બતાવી રહ્યા છીએ કેટલા જન્મોથી અને છેલ્લા જન્મોમાં છેલ્લા એક બે અવતાર જન્મોમાં જેમાં જે બધી અંદર આંટીઓ પડી ગયેલી ને બધી એ જાય નહીં કોઈને આ કોઈને નહીં જાય સમજાય છે એટલે પડકાર તો ના હોય પ્રતિકારના કંઈક કંઈક સ્વરૂપ હોઈ શકે છે પ્રતિકાર બનતા સુધી એ હોય મહાત્માઓને પ્રતિકાર એટલે આપણે આપણી પ્રકૃતિનું રક્ષણ કર્યા કરવું હ આપણી પ્રકૃતિનું નિર્દેશન આપણને થઈ શકે એવું આપણને ઉદયને સંજોગને નિમિત્ત મળે અને છતાંય આપણાથી ના થાય તો પ્રતિકાર થઈ જાય છે इतने पोता ने अकूल ना आए त्या बद प्रतिकारात्मकता हो सके शू कहूट दादा भगवने बहु मोटू सूत्र आपके प्रतिकूल ने अनुकूल बना दे तो ये आ प्रतिकूल लक्षण से बहुत नबड़ू पड़त पड़त थी जाए यबड़ पड़े तो बहुत सारा में सारूँ तो प्रगति थे अपनी पड़कार ने प्रतिकार અને પ્રતિભાવ પ્રતિભાવ એ તો બહુ મોટી વસ્તુ છે પ્રતિભાવ તો એટલે શુદ્ધાત્મા થયા પછી કોઈ પણ પ્રકારે પ્રકૃતિની કોઈ પણ બાબતમાં કોઈ પણ ભાવ ગમે તેવો હોય આ ભાવની ભાષાઓ બહુ ચાલે છે આપણે ત્યાં ભાવ કરવો આથી બધું ગમે તેવો ભાવ હોય ગમે તેવો ભાવ ત્યાં એ બધો જ જ્યાં ના હોય ત્યાં પ્રતિભાવ થયા વગર રહેશે નહીં તમને અને અહીંયા આગળ દાદા ભગવાનની કલમ બહુ એ છે હે દાદા ભગવાન મને કોઈ પણ દેહદારી જીવાતમાં પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારેય પણ ન હોવ એવી પરમશક્તિ આપો એ અભાવ તિરસ્કાર એ આપણને બધાને લાગવું પડે મહાત્માઓને જ્ઞાન પામા છીએ આજ્ઞા દરમાં છીએ છતાં પણ બધાને પડે પણ કંઈ એના પ્રમાણો હોય દરેકના પ્રકૃતિના પૂતગલના પ્રમાણોમાં હોય છે આ એમાં ચેતવ બહુ ચેતવું જોઈએ આપણે અને આ તણે શબ્દો આવી જાય આમ તો કુદરતી રીતે એના એના પ્રકારથી આવી જાય પડકાર તો આવે જ નહીં પણ પ્રતિકા પ્રતિભાવ આવે સમજાવ આનાથી વધારે શું જોઈએ આપણે સમજવાનું આપણે આજ્ઞાધર્મથી અને આપણે અત્યારે આવું પ્રાપ્તિ થઈ છે આપણે બધાએ સમજી લેવું જોઈએ કે પ્રાપ્તિ અક્રમ થઈ છે અને એક અપવાદ સ્વરૂપે થઈ છે શું ત્યાર પછી થાય છે તે પણ એ દાદા ભગવાનથી પ્રાપ્તિથી એ પ્રાપ્તિનામાં થોડો ફેર હોય ફેર હોય પછી તો આગર જેમ જાય તેમ સાચું આગળ જેમ જાય તેમ સાચું એ તો કેવી રીતે હોઈ શકે એમ પટેલનો દેહ કંઈથી આ પ્રાપ્તિ કરા એને અક્રમ કહ્યું પણ આપણે સમજ્યા નહીં એટલે કદાચ દાદા ભગવાન અને દાદા ભગવાન તો સ્પષ્ટ કહે છે કે તમને તમારી અંદર હું મેં તમને જ્ઞાન આપીશ તે જ હું છું એટલું બધું કેટલી બધી રીતે એમને સમજાવ્યું કંઈ બાકી નથી રાખ્યું અને પ્રશ્નોય જાત જાતના થયા પાર વગરના જે પ્રશ્નો થયા છે એમને સમજાયું ને આ જ અત્યારે આવ્યો છે કંઈ છેલ્લો કંઈક ખબર નહીં અરુણભાઈ સાહેબ આ છેલ્લો જ આવ્યો છે એમાં આપણી ભય સંજ્ઞા નિર્ભયપદ પ્રાપ્ત થયું છે છતાં રહેવા વગર તો રહેતા ને તો બધા જ્ઞાની કે છે હમ નહીં રહેતો પછી કોને ના રહે હમ પણ એ સંગીત ચેતના જેવું છે પણ આપણને સંગીત ચેતના ના હોય અને છતાં ભય સંજ્ઞા જો થતી હોય ને તો તે વખતે એ બધું માગે ખરું આપણને કયા સંજોગોને ક્યાંથી કેવી રીતે સાથી ભય છે એ બધું છે એનું વિશ્લેષણ થવું તેટલું સહેલું નથી બહુ આકરું છે એ કર્મની ગૂંચો બહુ એ છે કોમ્પ્લેક્ષ છતાંય એની પાછળ મથામણ કરે તો ખોટું ના કહેવાય બહુ સારું કહેવાય બાકી આજે તો ન આટલી બધી મોટી ટેકનોલોજીમાં જો વધુ આજે ભયના સંજ્ઞાઓ વધતી હોય ચોગડધમ તો આખા વર્લ્ડમાં આપણે પ્રસરી ગયું છે અને આપણા ભારતમાંય પ્રવેશ સારો એવો પ્રતિ ઘણો ભારે તો બબ્બે હજાર વર્ષ ત્રણ હજાર વર્ષ ગુલામી સહન કરી છે અને એમાંથી નીકળતાં તો બહુ મુશ્કેલ થાય છે જુઓને અત્યારે આપણે આટલું છે છતાં પણ એટલે એ ભયની સંજ્ઞા બહુ એના પર આખો અંક બહુ સુંદર છે આ વખતે મોટા મોટો ભય તો મરણભાઈ બધાએ કહેલો જ છે સાત ભાઈઓ શાસ્ત્રમાં લખ્યા છે પણ મરણભાઈ આપણા મહાત્માઓને એ બધા ભયથી મુક્ત કરાયા છે મરણથી પણ મુક્ત કરાયા છે તો પછી વિચારીએ આપણે વિચારીએ ને શુદ્ધાત્માનું અમર અજર અમર પદ આપણને મળ્યું કઈ રહ્યા કે છે પ્રવચના અંજના સતસંગ છાયેલો પ્રવચનો હમ અદભુત છે એટલે પૂતગઢ હવે આગળ જઈએ ભૂતગર્ધના પારિણામિક ભાવો શુદ્ધાત્માના પારિણામિક ભાવો હમ પારિણામિક ભાવો એટલે શું જરૂરભાઈ કે પૂદગઢ શબ્દ આમ તો પરમાણુને લાગવું પડે છે પરમાણુ એટલે સ્કંદો સ્કંદ શબ્દ છે એના માટે અને સ્કંદના પ્રકારો છે ચાર રૂપ રસ સ્પર્શ ને ગંધ એના અને શબ્દો પછી આવે છે પણ શબ્દ અને એ સ્વાભાવિક ગુણો છે એના પરંતુ જે વિભાગમાં પરિણામ ગયેલા પરિણમી ગયેલા આપણને અને આ શરીર જેનાથી બન્યું છે એનો બધો સંભાવ નિકાલ કરવો જ પડશે આપણે શરીરમાં જે છે શરીરમાં પરિણામે લેવા છે પણ આપણે શરીરથી મુક્ત થયા શુદ્ધાત્મક પદ પ્રાપ્ત થયું મનથી મુક્ત થયા મન જ્ઞેય બનાવતા સીધું જ્ઞેય સ્વરૂપે કોઈને ના પકડાય ના પકડાય જ્યાં સુધી એ વિચારોનું બધું દ્રશ્ય સ્વરૂપે સમજમાં પાક્કું જેમ જેમ આપણા શરીરના જીવનમાં આપણા વ્યવહારના જીવનમાં અનુભવમાં ના આવતું જાય આપણે જ આપણને દેખાતા નાતા ના જઈએ ત્યાં સુધી આજે મારાથી કોઈને દુઃખ થાય એવું વચન થાય છતાં પણ મને સાથે સાથે એ દેખાય આ દેખાય એમાં અમારી ભૂલોય દેખાય બધું જ દેખાવવું સાથે કોઈને ચાલે જ નહીં એમાં સમજાયું પણ આ ધીમે ધીમે આપણો નિશ્ચય પાક્કો હોય કે એ છે જ આવ્યા ગમે તેવો સંજોગ આવવા માટે સંભાળ નિકાલ કરવો જ છે એના વગર મારો છૂટકો જ નથી કોઈ પણ પ્રકારે છૂટકો ખોરવા માટે આપણે બધું હોય એ મતલબ આપણી નબળાઈઓ છે બધી બરાબર પણ એને પહોંચી પડે એટલે પૂદગલના પરિણામે એવું આવે એટલે તત્વના પરંતુ એના એકલાના નથી છ છ તત્વો એના સ્વભાવથી પરિણમે છે અને એવી રીતે જો સ્વભાવથી પરિણમતા ના હોય તો આ જગત જગત સ્વરૂપે હોઈ શકે નહીં આપણું જગત આપણે આમ જગત બહારથી આમ કહીએ સમજવાનું પણ તે વખત આપણે કેન્દ્રમાં આપણને જ રાખવાના હોય હંમેશા કેન્દ્રમાં આ વિતરાકતાનો આખો મૂળ સિદ્ધાંત છે જ્ઞાની પુરુષોનું કેન્દ્રમાં સમજે ને કેન્દ્રમાં એટલે આવું મોટું શરીર કેમનું કરે એટલે પછી ઓમ મૂક્યો અને શાંતિ બહુ મળે ઓમ ની મેડિટેશનમાં ઘણા ને બહુ અનુભવ થયા છે શું કહ્યું તમે શુદ્ધાત્મા હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રે એટલે આપણે ભૂતગલ ના કેન્દ્ર કેન્દ્ર વર્ષ હા એ તો કુદરતી જ થાય ફાઇલ કેન્દ્ર વરથી થાય ફાઇલ કેન્દ્રમાં આવી જાય એ સમગ્ર ભાવ છે આખો પણ પછી એના વિશ્લેષણ હોવા જોઈએ બધા ફાઇલ તો બહુ નાની કહેવાય એટલું સમજવાનું છે એટલે નવરાશ સમયમાં આ બધું થાય તો બહુ સારું પણ આજે આજનો સમય જ છે કે હવા ત્યાં ફુરસદ મળે ઓછી બહુ ઓછી ઘણી ઓછી અને એટલા માટે તો આ સંસાર અને સંયમ માર્ગ બે નોખા પડ્યા હમ કારણ કે સંસારમાંથી થાકેલા એમને કંઈક રસ્તો તો જોઈએ ને એટલે સંયમ તો હોય જ હંમેશા હં થાકેલા હોય એટલે આપણે સાચે સાથ થાકી ગયેલા છીએ એ તો આપણે અંદર જોઈ લેવાનું આપણને દરેક પોતે જોઈ લેવું પડશે સાચે સાથ થાકેલા છીએ હ ાયો માં ચેતન અને અસ્તિકાયો અને કાળ બરોબર ચાર છ એમાં પરિણામી છે પોતાના સ્વભાવથી છત છે પાછા પરંતુ ચેતનની અપેક્ષાએ શુદ્ધાત્માની અપેક્ષા એ અસત છે એટલે શુદ્ધાત્મા અને દર્શનમાં દર્શન શક્તિમાં એ અસત છે એટલે શુદ્ધાત્મામાં સત અને અસત બંને વિરોધી ગુણો એક એ આખા હોયા જ કરે છે પરિણામિક ભાવે તો અને ના હોત તો શુદ્ધાત્મા શુદ્ધાત્મા સ્વરૂપે ક્યારેય ના રહી શકે સમજાય છે અને એમાં એક ગુણ છે બહુ પ્રમુખ ગુણ છે શુદ્ધાત્માનો પ્રમુખ અને આ જ ગુણ ઉપર તીર્થંકરો આવી ગયા બધા જ અને આખો વિતરાગ માર્ગ છે બધો એના પર છે અને ઓરિજિનલ છે એ શબ્દ ચાલ્યો આવ્યો છે ટંકોત્કીર્ણ શબ્દ છે શું કહ્યું ટંકોત્કીર્ણ ટંકોત્કીર્ણ એટલે પાંચે તત્વો એના પારિણામાં એક છે ને એમાંથી આટલું બધું આ પૂદગલનો આખો નાટકનો બધો દ્રશ્યો બધું જોઈએ છીએ આપણે પૂતગલના તો પૂદગલ રૂપી છે એનું આ બધું છે રૂપી પૂતગલ છે એનું અને બીજા તત્વો સહાયમાં છે ખરા પણ એમાં આવી જ જાય છે અને પૂદગલ છે ને ચેતન છે તો કાર જોડેલું હોય જ એની જોડે બરાબર કાર જોડેલું ના હોય તો તો સવાલ જ નથી આવી રીતે છે પણ તત્વકાળ એ એક સૂક્ષ્મ વિચારણા છે બહુ જ સૂક્ષ્મ વિચારણા છે એને તત્વ સ્વરૂપે મૂકવું ઘટે જો છેલ્લામાં છેલ્લું આપણને પારિણામિક સ્વભાવ સમજવો હોય તો ઓહો એ છૂટકો જ નથી કાળ તત્વ તત્વ સમજાવ્યું એટલે એ પારિણામિક ભાવમાં પરિણામનશીલતા છે બધા તત્વોની એમાં આ પૂદગલના ચેતનના બેની વચ્ચે એમાં આખો ફેરફાર પણ થવાનું એ મોટું બને છે એ કારણ બને છે એટલે તાત્વિક કારણ છે પણ તત્વ તરીકે સ્વીકારાયું છે એમાં શું ફરક બીજા દ્રવ્યો છે બીજા દ્રવ્યો છે ગતિ સ્થિતિ ધર્મ અધર્મ ફેરફાર ની અપેક્ષા પરિણામ અને પરિણમન પામ્યા કરે છે એમાં એ તો એ પણ પરિણામન પામે તત્વ છે કાળાનું છે પરિણામન પરિણામન પામતું તત્વ એ આ ભૂતકાળના ભવિષ્યકાર આ બેમાં એના કારણે તો આ વિશ્વ છે આખું બધું અને શુદ્ધાત્મા એ વર્તમાનતા છે બરાબર એટલે આ શબ્દ બોલવા તો બોલી નખાય પણ વર્તમાન તો આજે વિચારકો છે નથી એવું નથી દુનિયામાં છે ભારતમાં છે ખરા પણ થોડાક બેડશેર બધું છે શબ્દમાં બહુ રૂપારું લાગે બધું જ બહુ જ રૂપારું લાગે જૈન દેશમાં આ જ છે બધું શબ્દનું જ બધું ડેકોરેશન કર્યું છે બીજું કશું નથી કર્યું પરંતુ એ વિતરાગ ભગવંતોના નામ પર કર્યું છે એટલી દૃષ્ટિથી એ બહુ પુણ્યના કારણો બની જાય છે વિતરાગ ભગવંતને રાખીને કેન્દ્રમાં શું છે વાત જવા દઈએ આપણે પણ શબ્દ તો બહુ મોટી વસ્તુ છે શબ્દ શબ્દ તો મારે ખરો તારે પણ ખરો દેવ રીતે છે ના શબ્દમાં એવું છે આ તો અલગ થઈને સવાલ નથી અલગ અલગ થયેલો છે તે પ્રમાણે એને એ રીતે હોવાનું છે સમજાયું પરંતુ આપણે અલગ છે છતાં અલગ આપણને એ અનુભવ સ્વાદમાં આવતો નથી ને એના કારણે એ રસાવાદ છે આપણો શુદ્ધાત્માનો શુદ્ધાત્માનો રસ એ પ્રશાંત રસ કહેવાય છે પ્રશાંત વિશેષ ભાવે શાંત પામેલું એટલે સ્વભાવથી સ્વભાવમાં પરિણામેલો શું કહ્યું ભાવે શુદ્ધાત્મા સ્વભાવથી શુદ્ધાત્મા સ્વભાવમાં જ પરિણામે પ્રશાંત બહુ મોટો શબ્દ છે વિતરાગ એ વિતરાગોનો છેલ્લામાં છેલ્લો શબ્દ એ પ્રશાંત શબ્દ છે એનાથી આ બધા વિશ્વમાં જ્ઞાન અને જ્ઞાનનો પ્રભાવને બધાને સમજ પડે એટલે વિતરાકતા જેટલે અંશે જ આપણામાં જેનામાં જેટલી જેટલી ખુલ્લી થઈ ગય એટલું હોય પણ એ તો બધું બહુ એનો એના પ્રમાણમાં તો બહુ જ ઘણું કહેવાય ઓછું કહેવાય ઘણું ઓછું આપણને આપણા ઉદય પરિણામો જ્યાંથી સહાયકારી હોય ત્યાં સુધી આપણને લાગે પણ જયારે એવું હોય ત્યારે પછી કસોટી કસોટીમાં આવે એટલે આજ્ઞા ધર્મ તો સ્પષ્ટ સમજાય છે અને આટલું જીવાયું છે તેમાં એમાં બધું જ પ્રતિકમણ પુરુષાર્થ બધું જ દાદાએ મૂકી દીધું છે નિશ્ચયથી મૂક્યું છે વ્યવહાર સાથે અને આપણો બધો વ્યવહાર આજ્ઞા ધર્મનો એ નિશ્ચયને પાકો કરતો જ જાય હંમેશા નિયમથી કરતો જતો જાય અને એ કહે છે એ મહાત્માઓ ગમે તેવું અમને પૂછે કે આ છે તે છે આ છે જ્ઞાન રહે ના બધું ઘણું બધું એટલે આજના આ પાછું આ યોગેશાનંદજી આ અંકમાં બધું બધેથી ભેગું કરીને સારું એમને ગોઠવ્યું છે પણ બધું જે બદલી લીધું છે દાદાની વાણીઓમાંથી હમ એમાં એક સૂત્રતા ના હોય પછી હા એટલે મહાત્મા વાંચે ત્યારે સમજાવવું મુશ્કેલ પડે અહીંયા આમ હોય ને બધું હ મહાત્મા તો હશે જરૂર બીજું બધું જોયા કરતા એ બહુ સારી વસ્તુ છે અમસ્ત જે થોડો સમય મળે તે થોડો ઘણો જે થોડો મળે તે ઘરમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હંમેશા ઘર સભા શું કે છે દરરોજ રાત્રે કહે છે કરવી જ આઠ વાગે કે અમુક ટાઈમ જ મૂક્યો છે એ અને તે વખત બધા બાજુ ગમે તેવું એટલો બેસી જાય ને પછી પાછા કામે લાગી જાય એવું છે અને સત્સંગમાં તેમની ધર્મસભા બધું કે આવું આપણું અક્રમ વિજ્ઞાન લઈને બેસવું જોઈએ દસ મિનિટ બેસે તોય ઘણું થઈ ગયું અને જેટલું હોય પછી માર્ક કરીને આગળ ચાલતા જાઓ જુઓ તો ખરા આજના છોકરાઓમાં બધામાં ગુજરાતીની તકલીફ છે બધી એક જુજરાતી વાંચતા પણ ડિફિકલ્ટી પડે નહીં પણ પ્રેક્ટિસ કરે તો આવી જાય રાઈટ હમ આવું છે રસિક દાદા સચિદાન કર્યા નાના બાટા એટલે કે ચેતન ની પરિણામશીલતા ચેતન બધા તત્વોમાં આટલા બધા પૂદગલ નાટકમાં વિશ્વ નાટકમાં અને આપણા વ્યક્તિગત નાટકો એ જ વિશ્વ છે એમાં ચેતન એના મુખ્ય ગુણને ટંકોત્કીર્ણ ગુણ કોઈ જગાએ આટલું સાથે જ સાથે એકમેક થઈને રહ્યા છતાં અંદર ભળી શકે જ નહીં એ એનો ગુણ છે એટલા માટે ચેતન તત્વ આ ગુણથી બહુ સુંદર સમજાય ટંકોત્કીર્ણ હવે બહુ શુદ્ધ આત્મા છું બહુ મોટું છે હમ આ અંબાલાલ વકીલ છે આપણા આબુરોડના એના ઉષાબેન છે એમના ધર્મપત્ની અત્યારે એક કયા છે રાયપુરમાં કહેવામાં છે ક્યાંક મધ્યપ્રદેશમાં એક ક્રિમ મેજીસ્ટ્રેટ છે ને ક્રિમિનલ કોર્ટમાં અંબરલાલ વકીલનો દીકરો મનીષ એ પુષ્પાબેન તેના અંબર હતા અમારે લગભગ વીસ પછી બાવીસ તેવી પછી અમારી આટંકો કે એટલે કાંતિભાઈ સાહેબ લઈ જાય ને આબુરોડતાની વાત તારે કહેલું તો કે પછી એમને એક વાત મને ત્યાં આબુરોડમાં એમના જ ઘરે ગયા હતા તારે પૂછ્યું દાદા આ વિધિમાં ટંકોત્કી હું શુદ્ધાત્મ ટંકો એટલે શું એવું એમને હિન્દીમાં મને પૂછેલું ત્યારે આ વાત નીકળી હતી ટંકોત્કીર્ણ ને એમને માટે અને ત્યારથી એ જે ફિટ થઈ ગયું ઓ હા આ બધા એકમેઘ જોડે ને જોડે છે દૂધ જેવું બધું એકનું એક છે જોડે જોડે છે છતાંય પોત નોખા નોખા જ છે જોડે અને જોડે ના હોત તો દરેકનું એ પ્રમાણ હોવું ના આવી શકો જળનું જળ પ્રમાણ ના હોત કમરનું કમરનું પ્રમાણ ના હોત દૂધનું દૂધ પ્રમાણે ના હોત અને દૂધમાં જળ છે પાણી છે તે પાણી પ્રમાણે ના હોત દૂધ સાથે પાણી તો બધે આપણે જોઈએ છીએ તમે જુઓ દૂધ સાથે પાણી ના તમે જોજો તમે અહીંયા ચેતન અને પૂદગલ આ બે ની રમત અને એમાં તત્વો સહાયકારી બધા સહાયકારી બીજું કશું નહીં અરૂપી રૂપીને અરૂપી કરી શકે નહીં બંને પોતપોતાને જોડે ને જોડે રહ્યા કરે બિલકુલ અનોખા નોખા રે આપણું હવે આજ્ઞાધર્મ કેવો છે કહો અરે અદભુત છે આજ્ઞાધર્મ કેવો છે અદભુત એટલે એના આજ્ઞાધર્મ માટે આપણે જેટલું અંદરથી મથામણ કરીએ ને એમાં બધું નવનીત જ નીકળ્યા કરે નવનીત કવિરાજ જો ને એ ને એક તો જૈન પૂતગલ પપ્પાજીના સંસ્કાર બધા આવ્યા બધું થયું દાદા બધા થયા કેવું નીકળ્યું બધું હમ કેવું એ શરૂઆતમાં તો બહુ ગબજ જ દશા બધી બહુ દશા પણ આપણે આપણા પ્રતિક્રમણ થાય છે કે નહીં જોવાની બહુ જરૂર છે આપણે ખાલી આમ બેસી એવું ચાલે નહીં નહીં તો નવરાશ ખરીદતા તો પ્રતિક્રમણમાં નવરાશ મળે એવી જ નથી એવું આટલું પૂતગલ છે આવો કહીએ તમને પરંતુ એમાં દાદા એમ કહ્યું છે ગભરાણ નથી આપણે માથા છે તે આ લોકો આમ થોડા થોડા કેસલોચ કરે છે અને એવી રીતે આપણે ગણી ગણીને ઓરવાના હોય સરખા કરવાના હોય વાળ તો થાય ખરા ના થાય એ તો પેલો કાંકો જવું કાં કાંસ કહું થઈ જાય બધું એના સંભાવ નિકાલમાં દાદાએ આ બહુ મોટું મૂક્યું છે સંભાવ્ય નિકાલ નિશ્ચય હોવો જોઈશે તમારે એવું સાહેબ એના વગર ખોટું નહીં નિશ્ચય નિર્ણયથી હું કેવળ આજ્ઞાધિન જ જીવન જીવું છું અને જીવીશ જ કમ વોટ મેય જે પરિસ્થિતિ જીવનમાં આવે અત્યારે સરી પડવો પડી જાવ તમારે પણ એ હું આજ્ઞાધર્મથી જ જીવું છું બસ આટલું છે ને કેવું છે ધીમે ધીમે પકડાય પણ નિશ્ચય આપણો મજબૂત હોવો જોઈએ નિશ્ચયમાં જરાય કચાશ ના ચાલે કયો નિશ્ચયમાં નિશ્ચય મૂર્તો પ્રાપ્ત છે પણ આ વ્યવહારમાં આજ્ઞાધર્મનો નિશ્ચય એ આપણા નિશ્ચયને પાકા કરવા માટે જ છે શુદ્ધાત્માના નિશ્ચયને એ પ્રાપ્તિ તો થઈ ગયો આપણે નિશ્ચય પ્રાપ્તિ તો થઈ ગયો પરંતુ તમારી રાજુબેનને પૂછ્યું તો કે બરાબર છે પરંતુ શુદ્ધાર્થમાં થઈ નથી ગયા મેં ખૂબ બહુ મોટી વાત કરી તે તો ઘણી મોટી વાત કરી થઈ નથી ગયા ને રાઇટ છે પરંતુ જે બિગિનિંગ થાય તે થઈ ગયું ના કહેવાય રાજુ વોટ એઝ બિગન કેનઇટ બી નોટ કોલ્ડ એઝ ધન અનલેસ ઇટ ઇઝ ઇટ ઇઝ બિગન હાઉ કેન ઇટ બી ઇટ કેન બી કોલ ડન બટ દેટ યુ હવ ટુ અન્ડરસ્ટેન્ડ આપણે અંદરથી સમજવાનું છે આપણે સમજાવ્યું ને એના પર તો મયુર ભગવાનના સમયમાં બહુ મોટો વિવાદ થયેલો બહુ મોટો કેટલા તે વખત વિચારો કહું બહુ હતા બહુ હતા ઘણા હતા એટલે જે થવાની શરૂઆત થઈને થઈ ગયું એ સિદ્ધાંત છે દીતરાગોનો દીતરાગોનો સિદ્ધાંત છે હજુ સવારનું હજુ શરૂ થયું છે થઈ ગયું કેવી રીતે કોછો કે છે આટલી જ વાત તે આખો સિદ્ધાંત શાદવાદ વાણીથી ભગવાન સમજાવે છે પણ બધા પૂદગરના એ પ્રમાણમાં પોચે દરેક એવું છે ના એમ નહી જે થવાનું થયું એ થઈ ગયું એમ રિઝલ્ટ પરીક્ષા વગર હોઈ શકે હ અને પરીક્ષા રિઝલ્ટ વગરની હોય હં સિનેમાના ગાયન લખ્યા હોત એ રિઝલ્ટ આવે અને પૂછેલું ને એનું જવાબ આપ્યા તો એ રિઝલ્ટ આવે ક્યાં છે હે આપણા જ પ્રશ્નો આપણે આપણા જવાબ આપવાના પણ દાદા એમાં હું કોણ છું તમે ક્યાંથી શરૂઆત કરી દાદાની શરૂઆત કેવી સરસ થાય છે બધી દરેકને સિદ્ધાંત પકડાવવા માટે જ્ઞાન એકલા ને ક્યાં જ્ઞાનની પાસે પડવાની જ્ઞાન જ ગર્વ નવી મૂક્યું છે અંદર હમ હમ ધીમે રેન કેવું ગમે તેવો આવ્યો કોઈ પણ પ્રકાર ગમે તે માન્યતા હોય પણ કેવી રીતે એને ધીમે લે છે ને ભાવ તો બહુ મોટી દાદાની દશા એ સ્વભાવ પારિણામિક ભાવ હતો ઓ પરિણામી ગયેલો પારિણામિક ભાવ હતો આ કારણના વિશે એક સત્તા છે એક જાતની પારમાર્થિક એક બહુ મોટી સત્તા છે ગજબની શ્રદ્ધા છે એ બધા વિતરાગ ભગવંતોની તીર્થંકર ભગવંતોની આ દશાના નાની પુરુષની નાની પુરુષ અમને કહેવાય પરંતુ આ દશા હોતી નથી હવે અત્યારે એ નથી મહાયુદ્ધ ક્ષેત્રો સિવાય નથી આ દશા શું ફક્ત ત્યાં જ હોઈ શકે એટલે દાદાએ કહ્યું રમીલાબેન શું કહ્યું કહો હાજી પ્રાપ્ત થ કેવાય એને પ્રાપ્તિ ની શરૂઆત થઈ ને શરૂઆત તો ક્યાં ની થઈ ગઈ છે આપણી શરૂઆત તો ક્યાંની થઈ ગઈ એમાં આપણે કેટલું ચાલ્યા છીએ સમજમાં આવીએ આપણું અનુભવ પ્રમાણ જેને જેટલે અઉસે જેટલું આવ્યું તે બધું જ આપણે જ આપણામાં કે આપણું મન કેવું છે આ કેમનું ચાલે છે આ બુદ્ધિ આપણી કેમ છે આ પાંચ ઇન્દ્રિયોમાં આંખો આ છે બધા છે એ બધી રીતે બને જ નહીં પરંતુ એ વ્યક્ત જેમ જેમ થતો જાય તેમ તેમ આપણે દરેક કોઈ પણ પરિસ્થિતિમાં આવીએ તો પણ આપણે એને માપી નહીં શકીએ બહારના પૂતગલથી નહીં માપાય આ કારણની વિચિત્રતા છે આપણે બહારના પૂતગલથી ટેવેલા છીએ ને બધા એટલે મોટા મોટી વિચિત્રતા એમાં ઢીલાસ ને બધું આવે તો બહુ સારી વાત છે કોઈ પણ પ્રકારના એટલે પારિણામિક બાબત બહુ મોટી વસ્તુ જ ભાઈ હમ હવે જે ભૂતગલ જે ઉદય ઉદયકર્મ જયારે उदयक्रमन थवापणू जय मन वचन का प्रवेश तेरे थे एक बाजू राखी है यहाँ पी रिएक्शनरी थवापणूँ अंतकरण लेवल जाए ये शून्य तप द्वार कहवा बहुत प्रतिभावे आप होते कोई महत्व ना करव पड़े પણ એ અંદર નો ફોર્સ છે જરો ભરેલો ફોર્સ હોય તો ફટડી ફૂટ્યા વગર નહીં નઈ તો એટલે હા જી હા આપનું છે આ બહુ સુંદર તમારો સમજવા માટેનો જે પૃ છે બઉ સુંદર હું વાંચી જઉં છું નમો વિતરા कीरीनाथ सच्चिदान प्रणाम कालचक्र व्यवस्थित शक्ति ने आधीन है असंख्य कोजीजना समन्वयन परिणाम है असंख्य कोजीजना समन्वयन परिणाम है ये समझ है एवं लख्यम यची है आमज है तो कालचक्र हो क्याजीजन परिणाम है तो समझा कृपा करशो માં કિરીટભાઈ અસંખ્ય એટલે શું છે કે શબ્દ મૂકવો પડે છે કારણ કે શબ્દ તો એક જ છે કોઝીઝમાં કે અજ્ઞાન એક જ શબ્દ છે ખાલી શું એ મૂળ કોજ છે આખું અને પછી એની જોડેના બીજા બધા ફેડરલ કોઝીઝ કામ કરે છે સાથે અને ફેડરલ કોઝીસ લીધે આજે બધું પરિણામમાં આવવા પણ હોય રૂપકમાં આવવા પણ હોય એમાં આ વ્યવસ્થિત શક્તિ છે એટલે આ વ્યવસ્થિત શક્તિમાં કોઝિસનું પરિણામ અસંખ્ય કોઝીસ કયા કે અવસ્થાઓમાં અવસ્થાઓનું જ્ઞાન ન રહેતાં એ અવસ્થાઓમાં એકાકારપણું થઈ જવું એટલે કે અવસ્થામાં સ્થિત થઈ જવું ત્યાં ફિટ થઈ જવું અવસ્થામાં જ આપ સમજ્યા એટલે એ અવસ્થિત અવસ્થા આપણે બે નોખા છીએ પણ આપણાથી નોખા રહેવાતું નથી એટલે અવસ્થામાં અવસ્થિત થયા હતા એનું વ્યવસ્થિત ચિત્રા વગર રહે જ નહીં એટલે આટલા માટે આ દાદાએ મૂળ પોતાના અનુભવ પ્રમાણની આખી આજ્ઞા આપણને આજ્ઞાધર્મથી આજ્ઞા પાલન સ્વરૂપે મૂકી કે વ્યવસ્થિત શક્તિ કરતા છે જગત નિયંત વ્યવસ્થિત શક્તિ જગત નિયંત કહ્યું એટલે ફાઇલો આવી જ ગઈ દરેક વ્યક્તિએ આપણા મહાત્માઓના મન વચનકાના બધા જ વ્યવહારો અંદરના અને બહારના બધા જ વ્યવહારો કોઈ બાકી નહીં બહારના અને અંદરના અને બહારના વ્યવહારોમાં જેમ જેમ આપણને હળવાસ થતી જતી જાય તેમ તેમ આપણે અંદરનું અંદરના બધા વેપારમાં આપણે પહોંચી વરીએ વ્યવહારોના એમ એમ તો ના પહોંચી બહુ મુશ્કેલ છે શું એના માટે આપણે જોઈએ ચલો આપણે આગાહી રહીએ ઘરથી પણ કોઈથી રહી શકાય એવું છે નહીં કોઈનાથી ના રહી શકાય આપણે દાદા ભગવાનનું આટલું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત જોયું ને છેવટ સુધી કેટલું જુઓ ને હીરાબાનું પણ અને આ પણ છેક સુધી આવ્યા હતા આપણી પેલી એમને લઈને જો ને પાછળ પાછળ રહ્યા હતા અને દાદાને લઈ ગયા હતા બોલો અને છતાં બધા આપણે રોકાઈ ગયા અને દાદા નીકળી ગયા જતા એટલે છેક છેલ્લે સુધી એમને પ્રત્યક્ષ જીવતા દ્રષ્ટાંત સ્વરૂપ આપણને બધું સમજાયું છે હવે એ આપણને અત્યારે વાગોળાય તો બહુ જ કામ કરે આપણને જેની પાસે જેવું જેવી રીતે હોય તે બધું જ બહુ જ કામ કરે ખરું કે નહીં અને બધી અવસ્થા હોય ને અવસ્થાઓ આપણે આજે વાગાડીએ આપણને તે આપણે વર્તમાનતાઓમાં છીએ શુદ્ધાર્થમાં છીએ આજ્ઞાધર્મમાં છીએ એ રીતે આપણને જરૂર આપણને લાભ કરે દરેકને જેને જે હોય તે હાલ એટલે અવસ્થામાં અવસ્થિતપણું એ મુખ્ય કારણ છે એનું અને અસંખ્ય કોઝીના પ્રમાણો તો કેટલા હોય એ તો અનંત પ્રમાણ અનંત એનું કંઈ કહી શકાય જ નહીં અસંખ્ય નહીં અનંત એનું સમન્વયનું પરિણામ છે એવું નહીં અવસ્થિતનું પરિણામ છે વ્યવસ્થિત એ ફળ છે એનું અવસ્થિતપણું એટલે જે દશા થઈ એ પ્રકારે એકાક એકમેક થઈ જવાની અવસ્થામાં એનું ફળ આવે આવે એનું व्यवस्थित फल आए व्यवस्थित फल आए नही तू जगत जगत न संचालन आ बध जगत स्वरूप हो नहीं कोई जगह एट्ले का तब जो कहू ने का अवस्थित थवाइए जड़े एट काू तत्व है ये फेरफार करना इतले इतले थे फेरफार એટલે આવે એટલે એનો ફેરફાર થવા માટે એ ફેરફારમાંથી નીકળી જવા માટે પાછું આવવું જ પડે એ વ્યવસ્થિત શક્તિ એને એના માધ્યમથી એ બધું આવે છે એટલે એમાં આપણા બધા અજ્ઞાન કોશિશ બધા વિભાવો અને અજ્ઞાન બધા ત્યાં પૂરેલા હોય એકાકાર થયેલા અને એમાં આપણે જે હઈએ ત્યારે આપણને બધા સંજોગો મળે બધા આપણે એકલા કોઈ કોઈ પણ એકલું તો હોઈ શકે જ નહીં વ્યવસ્થિત એવું છે બહુ કોમ્પ્લેક્ષ છે બહુ જ કોમ્પ્લેક્સ છે જેમ જેમ વિચારવા જશું એમ તો બધું ઊંડું ને નહીં બહુ જ છે ઘણું કોમ્પ્લેક્ષ છે વ્યવસ્થિત શક્તિ ચોગર દમ ચોગર બધી ફેલાયેલું છે બધું એ શક્તિ સ્વરૂપ છે પણ શક્તિ કોને દેખાય કોઈને સમજાય પણ નહીં એટલે એનું આજ્ઞાધર્મથી આપણને આપણા જ મન વચનકાના સંદર્ભમાં કોન્ટેક્ટમાં અનુભવ લઈએ આપણા બધા વ્યવહારોમાં દરેક વ્યક્તિગત રીતે તો એટલો એટલા પ્રમાણમાં આપણો અનુભવ ખીલતો જતો જાય એટલે આજ્ઞાધર્મમાં એ ત્રાજવાના દાણા જેવી દાડી જેવી આજ્ઞા છે આખી એક બાજુ શુદ્ધાત્માનું પદ એક બાજુ વ્યવહારનું પદ બેને બેલેન્સ રાખે એવી સુંદર આજ્ઞા છે પરંતુ આ સંભાળ નિકાલ જે થવાનો ને એના આધાર પર છે બધું ખ્યાલ ને તમને તો પછી પેલી દ્રષ્ટિઓએ બે આમ સરખી રહ્યા કરે પણ શુદ્ધાત્માનું ખાતું જેટલું મજબૂત રહેવું એટલું એ દ્રષ્ટિને સરખું રહેવામાં આપણને હેલ્પ કરે હમ બે આટલું ફીર છે આ વ્યવહાર આપણો બધો લઈને આવ્યા બધા અને જ્ઞાન તો મળી ગયું તો હવે આપણો વ્યવહાર લઈને આવ્યા છીએ તે વ્યવહાર છે એટલું સમજી લો તો જ ઘણું થઈ ગયું એટલે વ્યવહાર દાદાએ તો વ્યવહાર માટે એટલો બધો સત્સંગ કર્યો છે એટલું બધું એમનું વિશ્લેષણને પ્રકાશ પાડ્યો છે બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે અને નિશ્ચયને વ્યવહારના શાસ્ત્રોમાં જે છે એમાં નિશ્ચય વ્યવહાર મૂક્યો છે એમાં શ્રીમદ્જીએ વધારે સારો પ્રકાશ પાડ્યો આ પચીસો વર્ષમાં માહિર ભગવાન પછી બોલો પહેલો પ્રકાશ પડ્યો શ્રી કુનકુંદાચાર્યજીથી ત્યાર પછી આવ્યો ભક્તિ માર્ગમાં વિતરાગ ભક્તિ અદ્ભુત ભક્તિ માર્ગમાં આનંદનજી સાહેબ આવ્યા અને પછી આ યથાર્થ પડે એ શ્રીમદજી આવ્યા એ જ માર્ગમાં પચીસો વર્ષમાં આ ત્રણ નિમિત્તો બહુ પાવરફુલ છે બઉ જ પાવરફુલ છે આચાર્ય જરૂર છે બીજો એ તો વ્યવસ્થા નથી એવું નહીટભાઈ કાળ ચક્ર જે છે તે શું તમે શું પૂછવું બોલો ને નોર્માલિટીમાં શું શુદ્ધાત્માની હું શુદ્ધાત્મા છું એ આપણું શુદ્ધાત્મા એ જોવાનું તે આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ્ઞાયક સ્વભાવથી આપણું એ આખું નોર્માલિટી નો ભાગ છે પણ નોર્માલિટી આ વ્યવહાર બધો પડ્યો છે એટલે રહેવાના દે ને આપણને એટલે એ આપણને રહેવા દેવી રીતે એને થઈ જવું પડે આપણે આપણા આપણા જ વ્યવહારને આપણે અનુકૂળ થવું જ પડે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરી દે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરી દે આપણો વ્યવહાર તો બધો પ્રતિકૂળય આવશે પણ પ્રતિકૂળને અનુકૂળ થવાનું લક્ષણ જો આપણને ધીમે ધીમે ધીમે કેળવાયું અંદરથી તો બહુ જ હેલ્પ થશે પુષ્કળ હેલ્પ થશે કીરભાઈ સમજાય છે પણ તમને એ આવતી નથી ને અને આવે તો આવવા ન આવવા નથી દેતા આપણે નહીં એવું થાય છે પેલું જવું પડે જવું પડે બહુ આશીર્વાદ એટલે કારચક્ર વસ્તુ શું છે વ્યવહાર કાર ચક્ર છે આખું પણ નિશ્ચય નિશ્ચય વગર વ્યવહાર હોય જ નહીં આપને શું લાગે છે કિરીટભાઈ સાહેબ હા વાંચી લઉં ચાલો હા લખ્યું છે એવી મારી સમજ છે સાચી છે આમ છે તો ના એમાં એટલે અસંખ્ય કોઝીસનું સમન્વયનું પરિણામ સમન્વય નહીં પરંતુ એનું અંદર હોવા અને પછી એ બહાર નીકળે છે તમારે સમન્વય થવા માટે તમારામાં આપણને પરંતુ માણસોને સમજાતું નથી એટલે ભગવાન પર મૂકી દે છે એટલે કોઈક તત્વ હોવું જોઈએ કોઈ શક્તિ હોવી જોઈએ કે કંઈ આ બધું ચલાવે કરે નહીં તો આપણે એટલે માણસને પોતાને ફાવતું ના આવે ને ત્યારે જ એ ભગવાનને મૂકે છે નહીં તો મૂકે જ નહીં કોઈ દિવસે એટલે એમ જ આ બધી મોટી ચક્રમાં ચાલ્યા આ કરે છે સમજાયું ને એટલે વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ કહ્યું ને એ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ આ શબ્દ કેવો છે દાદા જ્યારે પીએચડી હોય એવી રીતે શબ્દ નીકળ્યો સામાન્યપણે બુદ્ધિ તેવું થાય કે વર્લ્ડ ઇઝ ધી પઝલ બાઈ ઇટ સેલ્ફ એવું મૂકે દે બાઈ વચમાં મૂકે આખું આખું જ પડી જાય આખું ઊંધું પડી જાય પછી એને ખોરવું પડે બાઈ તો કોણ કયો છે એ બધી રીતે વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ ઓન ઇસ્ટ ઓન એટલે એને સ્વયંભૂ કહ્યું એ હતું છે ને આમ જ રહેવાનું છે કાયમનું પણ એ પઝલમાંથી આપણે નીકળી ગયા कारण के पजलना भागस्वरूप परंतु पजल का समझाए नहीं तो बनी सके नार आमजे तो कालचक्र क्या परिणाम है ये अज्ञान कोज बेजिक पूरा कोज। भाव शब्द मूको तो विभाव भाव विभाव भाव, विबाव भाव। एट स्व ने बी बुदाज ऑपोजिट शब्दों मूल स्वभाव भगवत स्वभाव भगवान स्वभाव ए भगवान स्वभाव भगवान हाजर है बदानेता एमनी हाजरी कोई खबर नहींता हाजरी से पोते जीवे समझू एटना शरीर थी ए शरीर भाव थी जीवे देह भाव एने पर भाव कहो पर भाव અને ભગવાનનો ભાવે સ્વભાવ સમજાયું ને એટલે સ્વભાવને પ્રભાવ બહેન જોડે ગયા કરે છે હમ છતાં એ બંને બંને રીતે જ હોય છે એમાં એકબીજાને કશું કરી શકે નહીં જોડે રહે જોડે જ હોય એ બધું નહીં તો આ જગતનું હોય જ નહીં કશું ખ્યાલ એટલે કારચક્રનું હોવા પણ એ આખું મૂળ કારણ અજ્ઞાન એના કારણે રાજાજ કરે आखा जगत में अज्ञान क्या ना हो ज्ञा पुरुष ने अस्थि होजरी हो ना हो सके एटे ज्ञापुरुष पास अज्ञान ने अज्ञान अंधकार बदा प्रकारों समझा जाइए तो बदा फोड़ निकले खुलासा निकले बधुजी सके अपने एवं बधु એટલે આપણને અત્યારે ડિસ્ચાર્જ ભાવમાં બધું છે પણ એમાં વિજ્ઞાન સમજી લેવા માટે આ સત્સંગમાં આપણે આપણાથી જે ના સમજાતું હોય એના પ્રશ્નો થાય એ બહુ ઉત્તમ છે અને જેમ જેમ એ પ્રશ્નો થતા જતા જાય તેમ તેમ સત્સંગ થાય ને એ સત્સંગ બહુ ખીલવણી કરે બધાને બધાને ખીલવણી કરીને જેનાથી સત્સંગ પ્રાપ્ત થતો હોય એમને પોતાને કરે અને જેમને પ્રાપ્ત થાય એ બધાને અરસ બહુ સારી રીતે પ્રાપ્ત કરે बने आग ते लख्यू है वही महाविद्य क्षेत्र में कायम चौथा आरा वातावरण रहे थे ज़्यादा भरत क्षेत्र में वातावरण बदलात रहे वक्त चौथा वरातावरण तो जे आज पांचमा आरावर्तित हो तोजिस शू तफातने कारण थे यहाँ कर्मिक कोजिश कहते हैं कर्म कर्मिश ख्याल आयो कर्म प्रकार ચોથા આરાના પ્રકારના કર્મો જેમ જેમ ઘસાતા જાય કોછા થતા જાય પછી ખલાસ થતા જાય તેમ તેમ આ પરિણમતું જાય તો મહાવિદ્ય ક્ષેત્રમાં એવું કેમ નથી થતું મહાવિદ્ય ક્ષેત્રમાં એમ નથી થતું એવું એનું કારણ છે કે આખું જે પુરુષ લોક છે આખું એમાં મધ્ય લોક આપણે છે આખું જેને મૃત્યુલોક કે છે આપણે એ મૃત્યુલોકમાં આખા બધા પ્રકારો છે પૃથ્વીઓના એમાં નોર્મલ એ મધ્ય પ્રકાર છે આખા મધ્યનો પૃથ્વીનો એ મધ્ય પ્રકારમાં એ કારની અસર જે છે ને તે કાળચક્ર તો છે ત્યાં પણ આખું કાળચક્ર જ આ પ્રકારનું છે એનું એટલે એમાં જીઓલોજી એસ્ટ્રોનોમી એસ્ટ્રોલોજી બધું જ આવી ગયું આખું કમજે ખ્યાલ આવે છે ને આપને અને જેવી રીતે આ જીપીએસ પોઝિશન્સ કહે છે ને બધા જીઓમાં સેટેલાઇટ બધા એની એ તો બહુ નજીકનું છે આ લોકો તો અત્યારે છોકરાઓની આ મોટા છોકરાઓની રમત જેવું જ છે એમાં બીજું કશું જ નથી આજની ટેકનોલોજી આવી ગઈ છે જરાક બુદ્ધિ થઈ બુદ્ધિમાં આજે બુદ્ધિનો પ્રકાર બહુ જ વધી ગયો છે ને પુષ્કર પુષ્કર અને દિવસે દિવસે વધારે તીવ્ર થતો જતો જાય છે એમાં આનું લોકેશનલ એ સેન્ટર મધ્યમમાં બધું થાય પરંતુ ત્યાં કાયમનું આ પ્રમાણે એનું વાતાવરણ રહ્યા કરે એટલે જીવન જીવનના પ્રકારો કર્મ કર્મના પ્રકારો બધું એવા પ્રકારના જીવો બધા ત્યાં જન્મે છે સમજાય છે પરંતુ એ ક્ષેત્રમાં પુણ્યનો પ્રકાર બહુ સારો હોય એક ચોર હોય તે ઉત્કૃષ્ટ ચોર હોય પરંતુ એનું પ્રકારનો પુણ્યનો પ્રકાર એવો સરસ હોય તો ત્યાં પણ ચોરસ થાય પણ એવો એ પ્રકારનો થાય ખરો તે સમજાય છે અને શાહુકાર હોય તો તે પણ એવો થાય બધું જ છે ત્યાં આગળ કશું નથી એવું નથી બધું જ છે એ નોર્મલ છે નૉર્મલ રાખું ક્ષેત્ર અત્યારે આપણે કલ્પનાથી કે બુદ્ધિથી સમજાય એવું નથી શાસ્ત્રોમાં બધા પિક્ચરથી બતા આ બતા પણ કોઈને સમજાય નહીં પ્રયત્ન કર્યો છે પાલીતા પાલિતાણા એક આચાર્યજીના મુનિ સાહેબે બહુ સારો પ્રયત્ન કર્યો છે એમને બતાવવાનો અબળે એક કાર અને કેવી રીતે છેતી ખેલાવ કેવી રીતે છેતી સારો એવો બતાવ્યું છે અમને તે આગળ ટ્રાય એટલે કોઈ કોઈ પાલિતાણા વખત આપણે જાત્રા છે ને ત્યારે તમે બે આવવાના છો પ્લાન નથી કર્યો આવવાનો આવવાનો વિચાર નથી રાખ્યો વિચાર રાખ્યો નથી ના ના ગિરનાર જવું ગિરનાર જવાનું છે અરે આ પાલિતાણા નથી પાલિતાણા નથી મુકો એટલે મહાવિદ્યક્ષેત્રમાં તમે કહ્યું ને એ પોઝિશનલ આસ્પેક્ટ જ એવો છે એ ક્ષેત્રનો મધ્ય લોકમાં છે મૃત્યુલોકમાં જ છે આખો પણ આસ્પેક્ટ જ છે અને બાકીના જે છે ત્યાં આગળ આ કારચક્રને કારણે એ ફેરફાર થયા કરે છે એ કર્મ કર્મકૃત રીતે કર્મકૃત એટલે કર્મકૃત પાંચે દસ બીજા વર્લ્ડ ક્ષેત્રો છે એમાં હોય એમાંને પાંચ ભરત ભરતક્ષેત્રમાં આપણું આ ભરતક્ષેત્ર ભરતક્ષેત્ર પણ આ બુદ્ધિથી નથી પકડાઈ એવું કિરીટભાઈ એટલે આજના આજના કોન્ટેક્સમાં આજનું આપણું જે વિકાસ થયો છે સમજવા જશો ને તો કન્ફ્યુઝ થઈ જશે બધું એ સમજાવ નથી સમજાવી શક એવું આ જે રીતે ને સેટેલાઇટ ને આ બધી વાતો કરે છે ને બહુ મેં કહ્યું ને મોટા ગ્રોનઅપ બચાવવાનું ખેલ છે આ બધો બરાબર ગ્રોન બચ્યાઓ ટોઈઝ માટે એક બહુ સુંદર જે વિધાન કરેલું અને આપણે દાદાએ તો બહુ સરું કહ્યું છે ને કવિરાજે પદ્મએ લખી નાખ્યું જન્મ પેલા મરણ પછી પતાવી દઈએ જયારે બીજા ચાર પાંચમો આરો અને પછી છઠ્ઠો આરો પછી પહેલો એ આનું પોઝિશન આ છે કર્મો ને ગતિબે કાળ તત્વ નું કોઈ ગુણધર્મ નથી કાળ ચક્ર કર્મ ના સંદર્ભમાં છે પાંચમા ચોથા કર્મો વાળા જે પ્રકારો હોય બધા કારતત્વ તો ખરવું જ પણ એ દુષ્મકાર જેવું અરે આપણે પેલું આપડા વચ્ચે ના આપણો દ્વાપર દ્વાપર યુક્ત છે તે દ્વાપર વેદોમાં દ્વાપર યુક્ય છે ને અને આમાં તો જે કહેતા હોય તેવો કાર ત્યાં સુખ વધારે હોય દુઃખ ઓછા હોય અને આપણે અહીંયા આગળ દૂષમ સુષમ દૂષમ સુષમ એટલે સુખ અહીંયા નોમિનલ હોય કહેવા પૂરતું સો કોલ્ડ અને દુઃખ જ હોય નર્યું એટલે આજે આપણને આ કારના કોન્ટેક્ટ્સમાં આપણને દુઃખથી મુક્તિ થઈ એ મુક્તિ કહેવાય છે દુઃખથી મુક્તિ એટલે દુઃખ આવે નહીં એવું નહીં પરંતુ દુઃખની હાજરીમાં એ દુઃખ આપણને સ્પર્શવામાંથી આપણે મુક્ત થયા શરૂઆત થઈ અને આજ્ઞાધર્મથી વિકાસ કરતાં કરતાં આપણને દુઃખને હાજરીમાં પણ બહુ સ્પર્શ ના કરે અને કરે તો પણ એની અસર બહુ ના રહે તરત જ પાછું થઈ જાય એવું બને આપ સમજા ને એટલે દુઃખતી મુક્તિ એને પ્રાથમિક બિગિનિંગ કઈ મોક્ષની એ અહીંયા વિથ બોડી આપણને એક્સપિરિયન્સ થવો જોઈએ અનુભવ બોડી એ આ બહુ મોટી પ્રાપ્તિ આ વસ્તુ છે હકીકતમાં દુઃખથી મુક્તિ એ બધો મુખ્ય નિશ્ચય આખો સિદ્ધાંત છે સિદ્ધાંત છે બધા દુઃખથી જ મુક્ત થવા ઈચ્છે બધા જ કાળોમાં અને છેલ્લું તમે કહો છો કાર ચક્રના સમય અંગે પણ જણાવશો આપણે એક યુગનો સમય કંઈક આવી એ નહીં સમજાય એવું નથી આ ગણિત એવું છે બધું કર્મનું ગણિત તે જે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે એ સમજવું બહુ મુશ્કેલ છે આપણને પણ એ છે હકીકત એ છે હકીકત અને એ બેઝ એનો આધાર પર છે કે આ શ્વસન ક્રિયા પર છે અંદર લેવું અને કાઢવું વાર એના પર છે આખું અને એનું એના પ્રમાણના આધારે છે આ બધું જ આ તો અહીંયા મનુષ્યોમાંય હોય અને દેવોમાં પણ હોય છે પરંતુ દેવોમાં દેવાના પ્રકારનું હોય છે મનુષ્યમાં મનુષ્યના પ્રકારનું અને એ પણ આપણી આ ક્ષેત્રની સ્થિતિ મુજબ ખ્યાલ આવ્યો અને આજે અહીંયા આપણી યોગ ક્રિયાઓમાં બધા શારીરિક દેહ દૈહિક યોગ ક્રિયાઓમાં આપણને આ સમજાવવામાં આવે છે પ્રાણાયામ કહે છે એને પૂરક કુંભક ને રિચક વગેરે કહે છે ને એમાં એટલે જેમ બને તેમ આ શસન ક્રિયાઓ આપણી એની નોર્મલ સ્પીડ થાય એટલે મેડિકલ સાયન્સમાં એને સમજ રીતે કહેલું છે બધું નોર્મલ સ્પીડ કે શું એમાં ઓછું વધાર થાય એટલે રોગની પરિસ્થિતિ આયા કરે જ નહીં એટલે બેઝિક એ છે આખું અને આ કર્મની ભાષા અને મોક્ષની ભાષામાં આયુષ્ય એ કેટલા શ્વાસ ચાલે છે એના પર છે એટલે શ્વાસ ઉપર છે એટલે આપણે બધાનું જીવન ભારતમાં આપણે સંસ્કૃતિ આર્યન સંસ્કૃતિ એટલે અંદરથી જીવવાવાળા છીએ અંદરથી જીવવાવાળા છીએ અંદરની શોધખોળ છીએ શું અને બહાર બીજે બધે બહાર બહારમાં જીવે છે બધા આઉટસાઇડમાં એમાં આપણે બધાને હાજર જવું ચો તો શું વાત કરતી હમણાં જીવાય છે ટાઈમિંગ શ્વાસોશ્વાસ એ શ્વાસો શ્વાસની વાત છે બે જ મૂળ પોઈન્ટ એ છે આખું શ્વાસ એટલે યોગ ક્રિયામાં કહીએ છીએ ને બધા ખ્યાલ આવે છે એટલે નોર્માલિટી ઇઝ ધી મોક્ષ એ બહુ સુંદર વિતરાગો પ્રિન્સિપાલ દાદાએ આજે આ કાળમાં આપણા માટે મુક્ત કર્યો બહુ સુંદર કર્યો અને નોર્માલિટી તો બધા સમજી શકે આજની આ ઇન્ટેલેક્ચ્યુઅલ વર્લ્ડમાં જ સમજી શકાય એવું તો છે નોર્માલિટી બધી રીતે અને પરદેશમાં તો એના માટે થોથાના થોથાં ચોપડીઓ નીકળ્યા કરે છે નહીં એટલે ગોડાઓનો ગોળાને ભરાય એટલી બધી ચોપડીઓ નીકળી છે એના માટે પણ પાર વગર નહીં અરે આપણા જ લોકો ત્યાં જઈને આશ્રમ ખોલે આ બધું ખોલે કેટલી ચોપડીઓ લખી છે આ હિન્દુ ધર્મમાં એકનાથ ઈશ્વરેને કેટલું બધું લખ્યું છે તેમ થયા હતા ને એકનાથ હમ આપણા મળ્યા હતા આપણા ડૉક્ટર રાધા સાહેબ મળ્યા છે એમ પણ બહુ એ તો અત્યાર તો નથી પાસવે થઈ ગયા છે એટલે એસી કે આ ગણતરી છે ને આપણી અત્યારની જે આપણી ગણતરીની વ્યવસ્થા છે એ પ્રમાણે વાત કરીએ છીએ એકચ્યુઅલી એ વસ્તુ બહુ જુદી વસ્તુ છે એટલે આજના કાળમાં શાસ્ત્રોમાં લખ્યું છે સમજ વાંચો છો તો બહુ મુશ્કેલ થશે એટલે દાદાએ તો વાંચવાની ના જ પાડી છે ખરી રીતે આપણે ચોથા એટલે મહાવીધે ક્ષેત્ર ને કેવી રીતે લિંક છે એ એકતાને કારણે એટલે કે મનમાં જેવું વિચાર ઉદભવતાની સાથે જે વાણીમાં આખો પરિણામે અને એ જ પ્રમાણે સીધો જ વર્તનમાં પરિણમે વ્યવહારમાં પરિણમે એ તણ કોન્સિક આખું જોડે જોડે જોડે યુનાઇટેડ હોય છે કર્મ નો પ્રકાર નું કર્મ એવું જાય ને આખી અંદર લિંક ના રે બધી અને છતાં શરીર રહ્યા કરે તો શરીર કેવું હોય તૂટેલું વિખરાયેલું શરીર પણ શરીર તરીકે તો જીવે છે ને બધા એ તો રહેવાનું જ છે ને માણસ માણસ તરીકે મટવાનો છે જ નહીં એના પ્રકારોમાં ફેલ થવાનો જેમ જેમ કર્મ આ બધું ભાર વધે તેમ તેમ નાનું બધું થતું જ જતું જાય પ્રેશરમાં આવે તેમ થવાનું જ થયું અને કર્મ જેમ હળવા થાય તેમ એવી રીતે આ પશુઓમાં પણ હોય છે આ જો હાથી છે તે અળુ કર્મી કહેવાય કર્મનો પ્રકાર હળકો છે એનું મોટાપણું આખું છે અને કીડી જે છે કેટલાક કર્મોનો ભાર અંદર જુઓ સોલ તો એક જ છે સોલ એક જ છે એટલે આ ચેતન પ્રકાશ છે એ પ્રકાશમય એક તત્વ છે અને એની સ્થિતિ પણ એ પ્રકાશથી છે એ સ્થિતિ એની એ બહારના પ્રેશરોમાં પૂદગલના અને એના પ્રેશરોમાં અને બાકીના તત્વોના હાજરીએ કરે લે એ સંકોચ અને વિસ્તાર થયા જ કરે એ પોતે સંકોચ વિસ્તાર નથી થતું પણ જેવા પ્રેશરમાં આવીને પ્રેશરને કારણે એ સંકોચ વિસ્તાર થાય છે એ રૂપી બધો પ્રકાર પૂતગલમાં જાય છે પાછો ચેતરમાં નથી ગમે તેતા હોય તો અરુપિત છે એ તો ખ્યાલ આવ હા અને એટલા માટે આ માનવદેહ બહુ અગત્યનો કહ્યો અને એમાં જ્ઞાન પ્રાપ્તથી આપણને બધાને જે અંદર શાંતતા અનુભવાય છે જેટલે વર્માન થતી જાય છે અપૂર્વની અરે વાહ વાહ અરે શું વાત કરું છું અપૂર્વની રસિકભાઈ આપણે અપૂર્વ પંડ્યા આપણે મહેતા સાહેબના બાણાભાઈ અને આપણે અધ્વરિયુ સાહેબ હવે તો ત્યાં સંઘમાં લાગી ગયેલા છે અમદાવાદ રહેશે ને અમદાવાદ રહેશે તો આ છે વાત એટલે ચક્ર આમ તો મૂળ તત્વ ગણાય પણ આખી આ ચેન્જીસ મારે છે ને એ ચેન્જીસ એ એક નિમિત્ત છે ઇન્સ્ટ્રુમેન્ટલ નિમિત્ત સમજાયું ને અને એના કારણે આ જૂનું નવું જૂનું નવું ફેરફાર બધું થયા કરે અને આપણે શુદ્ધાત્મક પદ પ્રાપ્ત થયું અને આજ્ઞાધર્મ પણ એ જ આપણને શીખવાડે છે કે આપણા મન વચનકામાં હજુ પાછળનું બધું સ્ટોક રહી ગયેલો હોય નેગેટિવ એના કારણે કંઈક પણ આપણે ફેરફાર ઈચ્છતા હોઈએ તે ફેરફાર કરવા જવા માગીએ કે તેમ કરીએ એ હજુ બૌદ્ધિક પ્રભાવ રહ્યો હજુ આપણામાં અને એનો નિકાલ થવો ઘટે શું એ બહુ જરૂર છે એનો નિકાલ એટલે કે એના પ્રભાવમાં ના આવીએ એવી રીતે કહેવાનું એ તો રહેવાની જ છે પણ પછી એ સમજી જાય એટલે એમાં પછી ધીમે ધીમે સમ્યકતા આવે એ જ બુદ્ધિમાં ધીમે ધીમે સમ્યકતા કન્વર્ઝન થાય ટ્રાન્સફોર્મેશન થાય એટલે બૌદ્ધિક ટ્રાન્સફોર્મેશન કરી શકે એવું છે બધી દાદાજી કવિરાજ અત્યારે સાંભળે છે હજુ તો આ બધું બહાર છે જય સચ્ચિદાન અમ પથર દિલના લોઢ પ્રભુ પ લગા હોવન્ટી સિક્સ દિલ ના લોળા બાળો સગડાપા ઝું મજાદરિયા અમીન બાળો સગડાા પહાદુખરૂપી જગસઈ ધર્મ પ્રયો તા બિયો ગો નતી ખપતા બત્રી હું શાસ્્વત કેવર આત્મા છું તે રટ જગાવું કેવર આત્મા શુ રટા ઉ જવ જર જેવા કરઠણ દિલ પે કુસુમ કર સંગા લગાવું હમ રૂડા પ લગા મનવાણી શરીર ના કમઠ કરમ મનવા શરીરના કમટ કરુચ પડી બહુ કપટિ ગુચ્છાળી બહુ કપટમુ ખે મોહ ભરમથી કચું મોમથી ઉધો જ ચા મો મોક્ષ મરમથી ઉધો જચા ખ્યાત્વે ડૂબેલા જીવને પારસ કરજો ના પૂદ ગલના કમઠ કસાયો આદોભરિયા અમીનયણાથી બાળો સઘળા પા પદ્માાસન રાક્ષો દવી પદ્મારો વિપરી તુ વિપરી તુ મુજ સુ અંતર પ્રજ્ઞા મેરા મોજ સુજા અંતર પ્રજ્ઞા અબર સાવ સમિત સંજ્ઞા ને મળજો વિતરાી દીક્ષા પ્રગટાત્મા જપા મને મળજો વિતરાી દીક્ષા કાંતિક સર્વોદય પર કરુણા છાટો સના છૂટન પથર દિલના લોઢા ને પ્રભુઆ લગા અમ પિલ લો પ્રભુ લગા adu bhariya aminayathi balo sagala pa sumajaduptariya amiyay જય સચ્ચિદાનંદ આજના દિવસના પ્રસાદીના નિમંત્રકો મહાત્મા બિપિનભાઈ પટેલ એમનો રિલેટિવ જન્મદિવસ છે ભરતભાઈ ભટ્ટ નિરંજનભાઈ ભટ્ટ આયુષી હર્ષલ પટેલ આ વખતે શનિવારની જગ્યાએ રવિવારે પ્રાંતવિધિ છે મહાત્મા ઇન્દિરાબેન શાહને ત્યાં સોસાયટી મોતીબાગ પાસે બગીખાના રાજમહેલ રોડ જાત્રા નું જે નામ લખાવ્યું છે અને જેના પૈસા આપવાના બાકી છે એ વડોદરા લેવલે જે લખાવ્યું છે એ જ્યોતિલા માસીને પોતાના બાકીના પૈસા આપવા વિનંતી બીજું આવતીકાલે શુક્રવારે સાંજના ચારથી છ પરમ પૂજ્ય દાદાજી અને આપતો પુત્રોનો સત્સંગ પાશ્વનાથ હોલ અમદાવાદ સેન્ટ્રલ ખાતે રહેશે મહાત્માભની નોંધ લેજો અને વડોદરા ખાતેનો સત્સંગ ત્રેવીસમી તારીખે સોમવારે સવારના નવથી દસ આ જ જગ્યાએ રહેશે જય સચ્ચિદાનંદ અને ચોવીસ અને પચીસ પૂજ્ય દાદા ભગવાનની જન્મ જયંતિ મહોત્સવ જે અક્રમ વિજ્ઞાનમાં ડિટેલ આપ્યું છે એ પ્રમાણે કેલનપુરી ખાતે રહેશે જય સચિદાનંદ હા દાદી ચોક્કસ દાદાજી ચોક્કસ દાદાજી ત્રેવીસમી જન્મદિવસ જય સચિદાનંદરા નમો સિદ્ધાણ સવપાવનાસન મંગલામ્યસિંહ મંગળાણ સવ્યમ હવે મંગલમ પડમ હવય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાય નમઃ શિવાય નમઃ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ દા દા ભગવા ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય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 અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન હસીમ જય જયકાર હો દા ભગવાનના હસીમ જય જયકાર હો દા ભગવાનના હસીમ જય જયકાર દ ભગવાન ના હસીમ જય જયકાર હો દા ભગવાન દા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો દાદા ભગવાન ના હસીમ જય જયકાર